તમારી આ નમ્રતા નું જે લેવલ છે ને એ બધા થી પકડાતું નથી તમે એક સેકન્ડ માં આખી પલટી મારી દે રાખો નમતા મહાસાગર છે ને એ બધા વહેતો અમને બધા હું ખોટું કહેતો હવે આવું તમને દેખાતું નથી તો હું તમને કેમ નથી કઉ આમ છે આમ છે આવવું જોઈએ ને તો શું થાય છે જ્ઞાન ને સમજ આવે છે જોડે જોડે પ્રકો વધે જેમ જેમ બધા માત્ર ને સમજ વધે છે પેરેલ અહંકાર વધે છે પેરેલ નમ્રતા વધવી જોઈએ અહંકાર વધે છે હું જાણું સર્યો છે એટલે એકાદ ફરવા તમે લોકો એકાદ દોષ કાઢવો છે કપાસ થાય તો શું થાય આ મોટા મોટા થઈ જાય મોટા મોટા મોટા થઈ જાય કરે ને એટલે આપડા વનસો લાગ્યો એટલે એટલી બધી વાત છે એવી વાત હવે એવું છે ને પેલું મારે પેલા મેન્ટર હોસ્પિટલ જેવું કરવાનો વારો આવે તમારી રીત માંગરી કરવી પડે ને નીકળી જવું પડે હા એ તો એવું કરવું પડશે હવે ના એ અહિયાં તો પછી તમે કહો છો કે સ્પષ્ટ સ્વીકારવાનું સ્વીકારવાની વાત કરે તમે આવરી વાત ખરી વાત ત્યાં કામ ચાલશે ને એટલે કામ ચાલશે ને એ તો હું કઈ વાત કરતો રૂમ માં ખોટું છે તો કસર થાય ને એટલે હું માનવું છું આ મારી વાત થાય મારી વાત થાય છે સ્વચ્છ જ્યાં અહંકાર ની રેપ નથી શું થયું અને અહંકાર રેપ હશે એ અંતરાય પર્યા વગર રહે નહીં શું થયું એટલે જ્યાં દખો થાય ક્યાંથી અમારી પાસે અમે આગળ સમજ માં પ્રગતિ કરીએ પણ પેલો સમજાવી ના શકે પેલા ને જ્યાં અમારા કઈ ખોટે ના શકે એનું નામ છે ને કેવું બરોબર મુસલમાન શું સમજે ધારી દરું હમજે મારી બેલા પેલા ઉગ્ર થતા દેખાય મારી ભૂલ થઈ એમ કહીએ ને તમારે ભૂલો ગયા અમારી ભૂલો તો પછી ભલો સ્વીકાર કરે પછી અરે આપડે કહીએ કે તમારે ક્યાં બોલતા લીએ અમારે તો પછી આપડે એવું બોલીએ નહીં ખુશ થઈ જાય શું કહ્યું એની પોતાની સ્વીકાર કરવા જાય છે સ્વીકાર કરવા જાય તો આપણે તમારી ભાષામાં બાર વાત કરવી જોઈએ શું કહ્યું તમે સમજરી ભાષામાં વાત કરવી જોઈએ કે આપણી ભાષામાં તમને કેમ લાગે બરોબર છે દરેક ભાષા જુદી હોય ને આપણે મુસલમાન દેશમાં ગયા હતા આપણી ભાષા વાત કરીએ શું થાય આવું જે ખૂણે જોઈને નથી તળાવ પર બેઠું હોય છોકરું આવડું બેઠક હોય કોઈ આપડે બધા ગયા શું કરીએ અહંકાર શું કહ્યું છોકરા પર અહંકાર ના હોય તો એની હરેક ચીજ સપ્લાય થાય અહંકાર ના હોય તો જ્ઞાન માં પણ એક અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી બાકા બાળક આપણું છે માટે નહીં કોકનું હોય તો આપડે એને ગેસ દૂધ લાઈન પહીએ એને એમના કઈ ગેસરી પિયાજા અરે બકરી નું બચ્ચું હોય તો આપડે લાઈન પઈએ ને બચું હોય છે પૈયા કારણ કે આપણે એ કઈ છે એ અહમ નથી બચ્ચા ના આપણે સંખેડીએ ને એ કઈ છે એ અહમ નથી શું છે એ તો સ્વાભાવિક ક્રિયા છે કે આ બધું અહમ ને લઈને બધું વાત્યું છે બધું એ બાજુ ઈચ્છા ને ઉત્પન્ન થવી છે એ બધું વસ્તુ અંતિમો ભરી છે કેટલો બધો કાયદો સરસ છે આત્મા સત્ય સંકલ્પ કે છે જેના લોકો સંકલ્પ કે છે ને સંકલ્પ સંકલન આવરણ અહંકાર છે એને બધી શક્તિઓ બેડ થઈ છે ને અહંકાર આધરો હોય હંમેશા આ જે પ્રકાશ આત્મા નો પ્રકાશ આ જે તમને કામ લાગે છે એ થ્રુ થઈ ને આવે પણ જોઈએ અમારું તો ઇગોઇઝમ છે ને તારે અત્યારની અમારું તો ઈગોઇઝમ નું સ્વરૂપ છે અને આ જ્ઞાન આપ્યા પછી આ જ્ઞાન આપ્યા પછી દશા થાય છે સરકે એક માણસ છે આજે બરફ સસ્તો થઈ ગયો આજે બરફ તો થઈ ગયો આજે બહુ ઠંડી પડી હોય અને વેકા થવાનો વાળા પણ હવે બરફ પડી ગયો હોય અને એકદમ ઠંડો આવે જોવા મૂકી રાખે હું આ એકદમ સસ્તો નાખે તો કોઈ કેટીઓ હોય બરફ ભરી લો બરફ ભરી લે કે કેટલા ઓડા પાસે નિરંતર કેટલાક જ્ઞાન આપે પછી અંદર વાગયાત કરે છે પછી કેટલાક થતા પોસડા કરે છે Thank <laughs> you.